આવેલું એ અવાજ કરે કે આ કરવા જેવું નથી કર્મ નો દેલો કરી નાખે અંતર આત્મા કારણ કે અંતર આત્મા જ કે છે દાદા અંતરાત્મા ના કહેવાય કેમ એ અંતર આત્મા ના થયો એને અંતરાત્મા ના થાય અંતરાત્મા તો કેવળ એક જ રસ્તુ પર આવ્યો કે ભાઈ આ ફાઇલ ને નિકાલ જયારે સુધાર્થમાં પ્રાપ્ત થાય પછી અંતરાત્મા પ્રાપ્ત